આ વિજ્ઞાન છે ને એટલે સાત ફળ આવું છે નિરંતર ધમાધિ આપનારું છે વિજ્ઞાન એ હાથમાં એ જયારે આ પાયરું પૂરી થઈ ગયું એ જ કર્મા થાય છે પાયરો પૂરી થાય છે તો વધી આત્મા મમતા દેવ ગયો કાલે શું નામ તમારું રુદ્રકાંત ભગવાન કોણ છે અલ્લાહ કોણ છે ઘણી વાત થાય પુસ્તક વાંચતા ને બાબા કેમ કેવાય ઘણા પુસ્તક બાબાજી કેમ કેવાય પુરા નજીક ના છો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 જે પણ કઈ મને પરમાત્મા આપ્યું છે એનું ટ્રસ્ટ કરી નાખ્યું અને આવતા બધા વિકલ્પો છે બે ઓપરેશન કર્યા એક છોકરા નું અને નવીન નું પેટ વાટ તમે અમે નથી લાગે પૈસા પોલિશન બી કોમ છે નાનીપુર છે કરવા માટે જુદું ના બોલ્યું એમ કે સિદ્ધાંત ની વિરુદ્ધ જમા થી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 બધા સંતો ભગવાન ને બધા ભગવાન જાય મારે જો ભગવાન કરતા હોય અને ભગવાન ને માર્યા અમારા છોકરા હું કઉે દાદા ભગવાન પૈસા આપે શાંત કરે તને સિદ્ધાંત નથી આ સિદ્ધાંત કુરતો નથી અક્રમ છે ને તે અક્રમ આબા નહીં ઘણાકાશ ઘણાકાશ સંસાર એક જૂથ રહે સંસારમાં હંકાર બગાઈને બગાઈ જાય આયા નથી કે થોડો સવારે નહીં જે હોય ત્યાં આવું ઊંચું તેનું બેંચ હોય મારે ભાઈ આપણું ભાઈ ના કઈ યાર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 આ एकदम મસ્ત લાગે આપણને કે આ દેહી રહે છે હા કોઈ ચાલે કે આ દેહી રે ને હા કોઈ ચાલે કોઈ ચાલે આમાં લોકો આટમ કરી હોય તો દેખા દેહી દે એ આટલે હા નું બેસ લોકો हसन બેટુસને કે આપણે અહીં જ આવો 1939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 કુદરત તહેવારે મારવા ત્યાં લોક નહી ને ચોખ્ખું થઈ જશે તો કોણ હજાર આવશે બધું ચોખ્ખા ક્રાંતિ પછી આખું નવું જ થાય જૂનું તો થોડું જ પડે ભલે દાખલો આપે તો તેમાં હજી ઉત્પન્ન થવું પડે ઠંડોવાયા વગરથી તારું ઉત્પન્ન થાય કે એટલી બધી દૂર થઈ છે ચા પટવો પડે છે પડે પછી પ્રત્યે ભાઈ હું તમારી પાસે આવતરા પણ એનેતરવાની છે अपने सामा मनसरवा वृत्ति ने, ने पोषण नहीं आपता आप <laughs> आज धो पचे अजानी अपने केतरा 4 લાંબા અજાણ થી એકવાર છેતરાયા પછી આપણને ખબર પડી કે આપણને તો છેતરી ગયો એટલે ફરી આપડે શું કરવા જઈએ એની પાસે સત્તા કરી આપણી જેટલી સમજ તો આવે ને છોકર વાગી એક વખતે એક વખતે આપણને પાછળ વાગ્યો હવે એને એ રસ્તે ફરી પાછા જવાનું ફરી છેતરા તો ના હોય બીજેતરાય જે પણ ઘડાય છે ને ત્યાંથી આપણને દાદા છેતરા હોય ને તો પાર્ટી ઉપર પણ હોય જ કોઈ છે હિસાબ માં શું આપવાનો છે આ સમજણ આપવા સમજણ થી આપવાની હવે આપણે અર્ધમજણ થી આપીએ તો અધમજણ આપડે ભેગી થાય ત્યાં સુધી ચાલ્યા કરે અને ભાઈ સમજણ આપતા જઈએ એ તો આપણે સમજણ આગળ અંદર ની વાત બરોબર છે સમજે ની ક્ષેત્ર નહી એ દ્વાર આપ્યા બરોબર છે સમજી નું એ દ્વાર આપ્યા બરોબર છે સમજી નું ક્ષેત્ર એ તો દાદા જ્યાં સુધી પૈસા હોય પૈસા જ્યાં સુધી આપણી પાસે હોય ત્યાં સુધી છેતરાયા આપણને આનંદ મળે સમજીને છેતરાયા પણ બેલેન્સ જ્યાં ખૂટવા માંડે ત્યાર પછી થી આપડે એ આનંદકાર મળે નહીં ને નહીં સમજીને છેતરાઓ બાબત જ્યાં સુધી પૈસા પોતાની પાસે સાધન હોય ત્યાં સુધી છેતરાયા કરે પણ પછી પૈસા ના હોય ના બે રૂપિયા બના બે લઈ ગયા બસ સમજી ને છેતરા એ બહુ ઊંચી હતી એ બધા એક કહેશે કે સમજીને અણસમર્ પરિણામ પેલા બહુ સારા રહે છે સમજીને છે એ બંને ની અંદર જે પરિણામ જે છે તે સમજીને છેતરા અંદર પરિણામ સારા રહે છે અંદર આનંદ રહે હા એ રહે છે જયારે પેલા માં ક્લેશ કરે પણ છેતરી કયો બધી દાદા સિવાય આ દુનિયા માં કોઈ સમજી ને છેતરા એવું મને નથી દેખાતું આવું તો છે તમારે પોતે બની આ કોર્સ્ટ ની ચાલી કરીને આ એક હલકી ના સમાસ મને છે કિંમત શું રહી હલકી ના એ પોઈન્ટ ખબર નથી હિસાબ ની વાત બરોબર મકાન છે એમને જો સમજી ને આપડે કહી દઈએ નહી તો રાતે લઈક જવાના છે અને લોહી જમાડ્યા એમાં એના કોરોક પણ દાદા ધીમો થઈ જાય ધીમો થઈ જાય અને પછી વલુર વલુર કર્યા થાય રાખીને બરાબર ચોક્કસ મોકા દિદ ઘર થયું ખરું કોઈ હું આ ઉપાય બરાબર ઊંડા ઉપાય જેટલા ઉપાય બધા કરે છે કરતો એ બધા ઉપાય ઊંડા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 એનો વંશ બહુ મોટો થઈ જાય છે એ તો બધું ચાલે પોતા જોખરે કરી રહ્યા છે અરે સોય પૂરો થતો નથી જો પૂરો થાય એન્ડ તો આપડે એ જાણીએ ભાઈ રસ્તે આ એન્ડ આવે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 અસર બહુ ના થાય માસ ને આપડે રોજગો ગોદરા હોય રાતલા માં પલંગમાં તે હું તો પચીન થી પણ ઊંઘ હતો આપડે થઈને મંકોળા જમીન પર ઉતાર મંગકોળ ના ખાઈ જાય આ મજબૂત થાય ને મંકોળ એ અનકો પછી જમીન પર સુવાનું ડોક્ટર ક્યાં છે તારે સુવું પડે છે પછી ના એના પેલા મોકડા મંકો કચી ના જાય મજબૂત થાય મોકડા થઈ ગયા મકો આપડે તો હારી ચીત કાઢ લઈશું અમારી અમાર કઈ હારી ચીત છે એ કાઢ લઈએ આ છે એ મને ગમ નથી એ પણ શું થયું આ જે કેળંગ જવું પડશે કરવાનું કોઈ ચીજ માં વસવસો ના હોય અરે હવે કોઈ ચીજ ની પરોચન ના કરીએ પડોચન હા કોઈ ચીજ નહીં અવાજ ના કરીએ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 પેલું કઈ ગયું પેલું કઈ ગયું પેલું દાદા ને બોલાવવા તારું પાસું આવશે નઈ ભાઈ હવે આ સમજ રહેતી નથી પણ જો આ સમજ નહી જાય તો વ્યવહાર કેટલો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 ત્યાં લોકો મને ઓરંગાબાદ ઉપલબ્ધ લાગે છે મને થાક આખો તમે શું કાં તેઓ આના જ ઉપયોગમાં આજ ઉપયોગમાં બીજી કાય છે તે બાબત ના ઉપયોગ માં છે અને આ શું નકામો જોઈએ બીજા લોકોનું પામ્યું છે તમારામા છોકરો હોય શું કરો જાવું જવા દો જવા દો જવા દઉં નથી દાદા આયા ફસાયે એના જેવું થઈ ગયું પેલો સંબંધ ના હિસાબે આયા ફસાયા આપવા જોઈએ શું કરાય હા એ ના આપવું જોઈએ ના આપવું જોઈએ પણ આપણે જાણી ને છેતરાવાથી અંદાજ થાય ભાઈ એમ કે છે કે જાણી ને વાત જે છે તે જાણી ને આવ્યા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 ઘણી થતો આ વર્ષો હોય બધા જવાબ દેતો આવ્યું પ્રશ્ન નહીં ઉભે સારું હતું જ નહી આમ કેવું જોઈએ જવાબ આપી દાદા બધા આપણી પાસેથી એવો પ્રસંગ સાંભળવા મળેલો કે કોઈ વસ્તુ આપણી પાસે મંગાવે તો આપ બજાર ની અંદર લાવો તો તેની અંદર કઈક ને કઈક વધારે કોઈ વસ્તુ કોઈની પાસે કોઈએ આપણી પાસે વસ્તુ મંગાવી હોય અને એ વસ્તુ ના ધારો કરુપિયો રોડો વધારે અપાઈ ગયો હોય તો તમે એ રૂપિયો રોડો તમારી પાસેથી આપી દો અને પેલા એવું લાગવા ના દો એ તો હું ના પડ્યો હોય છે હું એક ઓનો મારા ઘર નો ઉમેરું અને પંદર હમણાં જેત્રી બગાડ્યા નથી શંકા ના પડે આપણે બધા પંદર ના ઉમેરવાર હતા એક વાર નો ઉમેરી લઈ ગયો હતો પણ આ જવાબ સવાલ અને બીજો કોઈ પ્રશ્ન ઉમેર છે એમ નથી શું કરવું તે જવાબ આપવો આ આ કલર વધી ગયા કોઈ ને કાલે કરે હા હા શું કે છે જરૂર છે હું સમજી ગુસેમ કે કોઈ કે તમારા મામા થી ચોરી કેમ કરે ખોલદાર છે જ ને તો એ ના કરે મા માગતા આવડતું જોઈશાઇ ના માછું નથી આવડતું માથે આવી નામ લેવાનો અધિકાર છે મને લેવાનો અધિકાર હતો એટલે લેતો હતો અધિકાર તો છો ને પણ માગતા નથી આવડતું માઘુ મરવું ડે હરકું લાગે માગું અધિકાર અધિકાર પણ આવી પછી હીરાબાઈ ચાલિય ભાઈ લઈ લીધી ગઈ તમને બધા જેતરી જાય છે પણ એ બધા ની ચાવી આપેલી હતી અમારા તાળા ખોલી આપે આપે ચાલુ તો એ હોય બીજી કઈ ચેતરાય નઈ એવું છે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 બધા ઉધા રસ્તા છે જો તમારે લોકો તારે નથી એ રસ્તે નથી કઈ ઉધા ચારો એ તમારે નો ધ્યાન થી જોઈ જાય બધા મિત્રો એનો એની વારી વાડી હોય હે મને કયા કાળની અંગે બધા પોતા આ ઘર હોય આ તે રાત માં પોટલી ભાઈ ફરીક રે ને કઈ ઘેર બાકી એવું લઈ નઈ પેલા ભાઈ બધું આપી જાય પાછા બીજા પેલા લાયલી વાળા તે આપી જાય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 બ્રાહ્મણો શું કરતા હતા બ્રાહ્મણો સ્વરાથી કરતા બ્રાહ્મણો શીખવાડેલી પટેલો ને આપડી સ્વરાજી કરીએ તો સ્વરાજીક વાળાનું પણ થઈ જાય કરીએ બ્રાહ્મણ કાલે ચોરાથી છે તો ગઈકાલ વસ્તી ગઈકાલે અત્યાર બપોર બસે આ જમે પછી નાજવે આ ટંક ઉડી જાય બચાવવા માટે મારું અને આ પાર મારું છે પાકું છે એટલે શરીર ને ત્રાસ આપીને પણ આપણે હા હમ આપડા બઉ ડાયા હતા આપડો સંસ્કાર પેલા તેના બહુ આવેલું થાય પછી ડાઉન થાય આવેલું થાય ડાઉન થાય વચ્ચે બઉ ડાઉન થઈ ગયેલું હા થયું दादा एक धारो के असंतोष थो फाइल नंबर बेसतोष थो कि आ क्या बारे करतरी तो आप आठ काढ़ पी એ એમ કે કરી થા આવડી નથી કે હા આ વાત છે સાવ છે જાવ માખે માખે બિલાડીને કાઈ જો દેજે સુને એ તો ગામમાં પરમાણિકા હાલે આ તો લડીએ સમાજમાં એ ઓખો ગાડી સાપે જુડે આપણે શું કરવાનું આખો ની કારવાની તો શું કરવાનું આપણે જેમ કોમ છે અરે તમે આ સાઉન્ડ યાદ કરે હા આ કે બસ થઈ જાય લાંબી વાત ઓ પરજી કાઉન્સિલ તો રલવર પાઈપ નહી બીકોલે રલવ પાઈપ બટા કલર દેને બટાયા સંગાર નિરબ પાળજી રાય પર લેલો પાઈપ કોઈ જોલે પાઈ દે નહી રલવ પાઈ દે રલવ પાઈ દે શું છે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 પણ દા બજેટ જેટલું પરમિટ કરે તે પ્રમાણે કરવાનું હોય રાખે છે આપડે હોય કાઢી રહી બીજા આપી દેવાના હોય કાઢી આપી દેવાના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 નોકરી કરતા પગાર ઓછો આપ્યો તો તે મારી મજા ને આમ સત્રી રાખીને જતા હતા જોવાનું નહીં લાગે